ભગવાને બનાવવા વાળા લાવ્યા છે ભગવાન માંથી ભગવાન માંથી બધું ઉત્પન્ન થઈ ગયું છે તો પછી ધન જને મળે આપડા ભગવાન નું ઉત્પન્ન થયું પણ થઈ જાત ના થવા આવું શીખવાનું ભગવાન ખરાબ થાય જાણ બે જાત નું જ્ઞાન એક લૌકિક જ્ઞાન અને એક અલૌકિક જ્ઞાન લૌકિક જ્ઞાન તો તમે જાણો છો ભગવાન આ જગત બનાવ્યું શું છે લૌકિક વાસ્તવિક જ્ઞાન વાસ્તવિક જ્ઞાન એટલે આપણો દરેક દોષો જાય નિવેકિક જાણીએ તો કોઈ નિવે આ દુનિયા બનાવી નથી બનાવી હોત એની શરૂઆત થઈ હોત ને ઘણા એક બાજુ ભગવાન ક્રિયર મારા મારા જીભ ને કેવું બોલે છે દાખલો ત્યાં વધ પડે ને ત્યારે લોકો તારે એ દેવ લોકો વર અગર તો દેવ લોકો ને ચોકડી ધોઈ એટલે આજ પાણી આપણે કપડ્યું બન્યું સાચી વાત છે મજૂર કરવાની શું એટલે સાચી વાત માં શું તું એ જ ને ઓગા થઈ જાય છે અને વાતાવરણ પાણી થઈ જાય દરિયા માંથી ઘરાડેજાય ત્યાં આગળ જગત બધું હા કાંઈ ફરક આવી ભગવાન તો એની હાથરીથી આ જગત ચાલી રહ્યું કશું કરતા હાથરી થી ચાલી રહી હું અહી બેઠું છું મારી હાજરી નો ફળ તો હોય ને ભાઈ મારા માં હિંસા નામ ના શકે શું કરું ને તો ભગવાન આજ રીતે શું ના તમારે બેઠેલા છે ને બેઠા તમારે ભગવાન તમે જોઈ લે દેખાય છે બગડી જાય ના પડે અને ભગવાન દેખાય માટે આ ભગવાન ક્રિએશન નથી આ સાયન્ટિસ્ટો પૂછ્યું world અબજ મહાસ ક્રાઇસ્ટ એમને કહી શકાય ભગવાન ક્રિએટેડ છે ને ભગવાન ક્રિએટેડ છે એ ક્રાઇસ્ટે કહ્યું કઈ શું વસ્તુ છે એ તમને બતાવવું ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યુ પોઈન્ટ નોટ બાય ફેક્ટ શું કહ્યું બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક ત્યારે નિષ્ણ ભગવાન જન્મ્યા ત્યાં નિવેડો આવ્યો હતો જ્ઞાની જન્મ આવ્યો એ તો આ બધું તો સંતો થાય ચકાય રાખે લોકોને લપસવા ના દે શું કરે પણ શું નામ આપ્યું તમારું નામે તમારે જયારે થવું હોય ત્યારે મારી પાસે આવજો જે જોયું મારવા આવજો હું તમને આપીને ધ્યાન માં ખુશી વન ડે ડાબડા ખોલે આપણે એમ લાગે ઘર એની એ જગા થયા તે જગા તેની તે લી ના પડવા દીધા ડાબડા બાધી ફેર્યા લોકોએ શું કર્યું તેલ કાઢી લીધો સરકમ થઈ એનો કોઈ એવીડન્સ છે સાયન્ટિફિક સર ભેગા થયા દારા ભેગા થયા દાદા ગયા બે મિનિટ બધી લગળીઓ જેવી છે મતભેદ થવા છે હા કઈ સુધી અંગે રાખ છીએ તારે ખબર પડે તમારી શક્તિ નથી તમારી શક્તિ કઈ મને કહો સર ઉઠવાની શક્તિ છે કે મારું ઉઠવાની શક્તિ છે તમે કોક ના અધીન છો તમારા અધિન હોય તમને જ્યારે ઉઠાય તમારી સત્તામાં નથી કોક તમને ઉઠાડનારું છે તે તમને ઉઠાડે તો તમે ઉઠો છો ત્યારે ઉગવાની શક્તિ છે તમારા આપડા ને સરવાસી જ કેમ લાગે તમારી વાત કઈ શક્તિ તમારી પાસે તે પણ પુરાવા આપો લખા નાચ નાચ કર્યા કરો છો તો કઈ શક્તિ છે તમારી તમે કરો છો ના કોણ કરે છો કહીએ છીએ કેવા ભગવાન કરાવે છે પણ માનતા નથી ભગવાન કરાવે છે તેને જવું પડે ભગવાન રિસ્પોન્સિબલ નથી રેસ્પોન્સિબિલિટી લે હોય શું કહેબિલિટી નાખવી એ જોખમ છે નાખનાર જોખમ છે નાખનાર જોખમ એ રિસ્પોન્સિબિલિટી નાખી શું કહે ભગવાન પરમાનંદ મંદિર ની બહાર તો મંદિર જોઈએ દિવાલ સેલ્ફ પોઈન્ટ દશા સારી ને બોલે ને સગવાન થઈ ગયો પછી મન ભૂખ્યો હોય મારી હા મારી મારી નામ ના ને કીધું બહાર સહી મારીશું શું શું કરે ભીખારી ભીખારી થવાનો છે ને ગમે ની વાત મતલબ અચ્છા આનંદ થાય છે સત્ય આનંદ જે વાત આનંદ થાય તો નબળી જાય મેરા પાપો ભસ્મી ભૂતકે બીજી તારીખે તો મારે પેલા એના માટે આવવાનું છે ને સરકમ થયા મારા સુધી મારી નાખ્યા ક્યાં પાટા મારે કઈ એ લાલચ નથી હું થઈ ગયો છું લોકો મને કઈ તમે જ થયો નથી મારી ચાર ડિગ્રી કેટલી ડિગ્રી પચાસ ભગવાન વધારે ફાયદા કરતા મારી વચ્ચે પડીને શું કામ ભગવાન છે ભગવાન શું ક્યાં હું ભગવાન ના મને મજા નઈ લોકો ભગવાન થાય ભગવાન હું ભગવાન થઈશન ચાર ડિગ્રી ઓછા વાળો ફૂલ ફૂલી વાત ફૂલ ની વાત કરે તો શું મજા આવે ના મજ ભગવાન હું જે પદ છું તે ભગવાન શું છે ભગવાન મને કામ ચાર ડિગ્રી ખૂટ થઈ ગયેલા સારું કે ભગવાન થયું લી જાય તો ના કહીએ ભાઈ બીજું તને દવા આપું છું કારણ કે નુકસાન થાય તો જો ઉપર ના ચઢી શકો ને તો તમને એ જગ્યા સારી રીતે આડાય છે સાધુ થયા કામ નહીં થાય કામ થશે સાધું થઈ ને ખાવ ગ્રહ સીધા થઈ જતું હોય તો ગ્રહ સીધા થઈ જવાનું એમને બધી આડે કાઢી નાખી કેવી રીતે દેખાડ્યું હું પણ છૂટી ગયું શું થયું હું પણ ગુમાવ્યા ગયું અને ઠાકોરભાઈ હું શું કેમ તો શું હતું તમારું ઇગવાઈજન છે શું છે નરસિંહ પણ છૂટી જાય તમે મૂળ છો એ જો રિયલાઇઝ થઈ જાય તો પછી નથી પણ જવાબદારી લેવાની જોવાની શું એટલે બધી આડી નીકળી ગઈ હવે એ શું દયા કરે છે કે આ ઠાકોર આ રહી હોય ને એ બધી કાર્ય ભવા કરો મ્યુનિસિપાલિટીમાં આવક્રમણ કર્યું આવના કરવું જોઈએ પોતે જાતે આડો અને આડે કાળે નીકળે કરી આડે નીકળે જુદા થઈ જાય તો પાર્ટનરશીપ નથી ને તો તમારું તમારું એમ ને પછી નીકળી જાય એવી રસ્તે કઈ નથી બધી આડે છે આનંદ અવતા ખોટ ભાગવાની એક અવતાર ભાગ્યા સૌ કરે ને આનંદ નહીં આવતા ભાગ્યા ની સેવ એક કયું પડે એટલું લિમિટ કઈ બઉ આનંદ પામી ગયા આટલો લિમિટ માં આવી વાત તો લિમિટ માં આનંદ થતો હતો તે આનંદ સમજી ગયા ક્યારે મારો પડી જતે છે કરવા માટે એક નાખે પાડી 16, જગત ભૂલી જવાય બાદ નું બધું આ બાદ નું શું બધું ભૂલી જવાય તો અંતરમુખ થવાય નામ લખાવીજ લખાવી આપડે થાય દેહભાન ભૂલી જાય છે તો ઊંઘ જ ને ઊંઘી ગયા ઊંઘી જતા દેહ નુભાન થતું દેહ નું ભાન ભૂલી જાય છે એ તો પોલીસ ની સમાધિ છે રાતે સમાધિ જાય છે ને હું જાય માણસ અંદર આવી જાય ભાન ભૂલી ગયો કેવાય હિન્દુસ્તાન માં ચાલે પોલમ બોલ ના ચાલે તમારી ખોટી છે બિલકુલ જાગૃતિ મન વચ્ચે પહેલી દવાની ઘડીમાં મન ઘોવાઈ જાય પછી થોડી વાર પછી પણ બહાર નીકળતા તો પહેલું તે છે એમ થોડી વારે પછી ભાગ લેતા લાલ પછી આપણા એ લોકો કે હિન્દુસ્તાનના લોકો કે બેભાન થઈ ગયો ડરી પડ્યો અને ત્યારે કદાચ રાજી ખબર નથી પડતી હું કહેવાય વાત તમે ગમે છે એવી વાત સમાધિ તો આ ત્રણ કાળ વાત સમાધિ નિરંતર સમાધિ વાતો કરતા સમાધિ જાય ને ઉપાધિ માં સમાધિ ના જાય એના સમાધિ જાય સમાધિ ના જાય બે ભારતી હોય કુતરા બે ભાગી જમા રેન્ડે બે ભાગી મળી આત્મજ્ઞાન હું કોણ જોઈ કમળી છે નથી જાય હવે હવે કરવું એતો અવસાર પ્રાપ્ત થાય એ વસ્તુ આપીશું અને એની કિંમત અદાય એ વસ્તુ આપીશું है दादा मैं पूछवा हिसाब सेवा बजा गया લોક સેવા જન સેવા કરી રહ્યા છીએ તમને પોતા જ દેખાશે તમારી ભૂલ તમને પોતા જ દેખાતી કરવા દિવ્યા હોય ગાય ભગવાન દેખાયું લઈ જવું પડે ચાલુ બીજા કોઈ પૂછ્યું દુકાન પર જાય ત્યારે વકીલ ના થાય ત્યારે વકીલ કે અને ઘેર આવે ત્યારે પપ્પા પપ્પા ઘેર આવે વકીલ રાખે એ જીવાત્મા કરે ભૌતિક સુભના પોતાના સ્વ સુખ પોતાનું જાતિ સુખ મળી ગયું સસંવેદન તો એ પણ મહાત્મા એ સુખ માં લે લાગી ગયો એટલે કરવાનું આ દેહ જીવન મુક્ત બનવું હોય તો કેવી રીતે જીવન મુક્ત બનવું હોય તો કેવી રીતે થવું ત્યારે સમજાય છે પૂર્વક્રમ જેવા હોય ને એવી જ બુદ્ધિ આગળ પૂછવાનું છે સ્વધર્મ એટલે આત્મધર્મ સ્વધર્મ બે ખરેખર સ્વધર્મ નથી સધર્મ તો આત્મધર્મ એ જ સધર્મ બીજો કોઈ સ્વધર્મ નથી એટલે સધર્મ એ છૂટી જાય અધોગતિ અધોગત સહેલી જ છે દુઃખ દુઃખ પેદા જ કરે નિરંતર દુઃખ કરેહ પડી જાય છે ત્યારે ક્યાં રહેશે પૂર્વે જન્મ ના પ્રારબ્ધો આ નવી દેહ શા માટે ભોગવ પડે પૂર્વ દેહ અને આ બીજા નવા દેહ ને કશો સંબંધ નથી તો પછી એમ કેમ ચોપડા માં ધરોધાર થયા જ કરવાનું ખેંચી લેવાનું એટલે દસ વર્ષ પર કઈ કર્મ કરવો હશે ને તે આપણે ભગવાન સીધો ના આવે તમે કહો કે તું ચોર છે તો કે તો આપણે સમજી ગયું કે આપણને ચોર કે છે ખરાબ લાગે તો આપડે કેવું તું રાજા છે એ પણ રાજા જગત જો સુખી થવું હોય તો લોકોને સુખ આપો અને દુઃખી થવું હોય તો લોકોને દુઃખ આપો દુઃખ આપેલું એ તમે દુઃખ આયા વગર નથી માટે આપવું એ ચેતીને આપજો અને સુખ આપજો તે સુખ આયો વગર જે જોઈતું હોય તે આપો લોકોને તમારે દુઃખ વલસાડ ના આપે નઈ એટલું ભગવાન આવે લખાતા રે લઈ લઈ ને દુઃખ આપે છે પછી દુઃખ ભોગવવું અટકુખ ના આપે એવું અમને કહે તમને કહીએ છીએ કોઈ પણ પ્રકારે બઉ એને કોઈ ચા પાતું હોય તો આપડે ના ના આપડા આપો તકડા અન્ન છે તે બઉન પાપનું છે પાપ ભાવ થી ઉત્પન્ન થઈ ગયું બીજા સત્તા અતાર થયા પછી એ ફેરફાર થઈ જાય ને બદલાઈ જાય ત્યાં થાય ઉધાર તો સારું કાળ ઉધાર થઈ જવાનો ઉભા કરી પહેલાની વાત છે અંકાર નો નાશ કર્યા અંધારું વધારી અંધારું કરી લાઈટ હડકી ને હરિયા કારણ લાલસુ થઈ ગયા કોઈ આરાતુ થઈ ગયા જેમ પડાય વાતો કરે એ અંતરનો નાશ ના કરી શકે જેને પૈસા જુએ છે જેને સ્ત્રીના વિચાર છે એ તો કોઈ દે માણસની કશું હેલ્પ કરી શકે છે જેને કંઈ પણ પૈસા જરૂર છે સ્ત્રીને સ્ત્રીનો સ્ત્રીનો વિચારો આવે છે એ કોઈ પણ ગુરુ ફાયદો કરી શકે છે હંકાર રીતે ચાલશે પણ આવો આ માલ ચોખ્ખો હોવો જોઈએ પૈસા પણ સ્ત્રી અને પૈસા છે ત્યાં આગળ રીતે કરતા મહેવાય એ કોઈ ધારા ગુરુ હોય અને પછી આવું પૈસા પૈસા ના હોય ના હોય તો અંધકાર તો જાય ને એ જરા આગળ આગળ રસ્તો બતાવે અંધાર જ્ઞાની પુરુષ મળ્યા અંધારું જાય ત્યાં ફૂલ ફૂલ લાઈફ ઊભું થયું છે ત્યાં આગળ અત્યારે વાંચી આપે તો જ્ઞાની જેના બુદ્ધિ ના હોય જ્ઞાન બાકી આ બધા જ્ઞાનીઓ નહીં આ તો બધા વેપારી એક નામ જ્ઞાન ને વેચીને વેપાર કરાવવાના કાન આપડી નબળી ના જાય આપડી નબળી ના જાય તો જ્ઞાની મળે તેમ કેવું નબળે જોઈએ રાજા નું થયું હોય તો આપડે ક્યારે દુઃખ તો ના જોયું છે સાધા પણ નબળ ના જાય તો દાણું જ્ઞાની મળ્યો જ્ઞાની નહીં પણ ગુરુ એ નથી મળ્યો તેઓ ને જયારે જોયે ત્યારે ટેબલ પડતો હોય ખાવાની હોય તો એમના પદો પરથી એમ લાગત છે જયારે વિજ્ઞાનની ઝાડપાન જીવ છે એ તો આપડે તો લાખો વર્ષીયું નથી એ તો આ તો હમળે પેલા લોકો બહુ અભાવ આપડે તો બધા બધું સમજે છે કે આ મગમાં જીવ છે તે ના સમીર સમીર સમીર સિદ્ધાર પોતાની આત્મા સિદ્ધ કરીને જતા રહ્યા જયારે હરિયંદ ભગવાન તો આપડા જે લોકો છે એમને સિદ્ધો આપવા સિદ્ધાર પોતે જતા રહ્યા અને હરિહંશ ભગવાન તો આપણે લાભકારી થતા નથી લાભકારી તો હરિહંશ ભગવાન છે એ પ્રત્યક્ષ આપણે આપણે સમજાવત આપે છે જ્ઞાન આપે છે એ પેહલા નંબરે ઉપકારી કરે એ યાર કેમ તેરા એ કరుణા માંગતો છે સિમંદર સિમંદર સાહેબ સિમંદર સાહેબ હા બીજા ભાઈઓ દેખે જા તો બીજ કે વર્તમાન હે બીજા વી કે વર્તમાન વિચતા હવે આ જે રિતેશ દેવતી માડી ને હરીદ ભગવાન હે તે તે દે થઈ ગયા તે દે હરિંત કહે ને હરિન્દ કહે આપણે ગુણો લાગે છે નમો સિદ્ધારમ કહીએ એમને આપણે સિદ્ધાર્થ કહીએ છીએ અને પછી હરિહાર કહીએ તો ખોટું દેખાય એક માણસ કલેક્ટર થયેલા માણસ ને આપી મામલેદાર કહીએ શું સારું લાગે કઈ મામલેદાર અહીંયા આવતો એવું સિદ્ધ ભગવાન થયા એને આપડે આવી તમને કેમ લાગે તમને સમજાય બધા દુનિયામાં સૌથી મોટા મોટા આત્મા છે ચોક પોસ્ટ આત્મા જે આત્મા પ્રાપ્ત થાય આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછીના એ બધે જો આખા બ્રહ્માડમાં નમસ્કાર પચ જાય એટલે એનું બહુ સુંદર આવે આપણે એક જને નમસ્કાર કરીએ તો આત્મજ્ઞાની હોય પણ આ તો બોલવાથી બધે પહોંચી નમો હરિહંત કર્યું એટલે જ્યાં જ્યાં હરિહં બધે પચી જાય નમો સિદ્ધાર સિદ્ધ ભગવાનમાં પચી જાય નમો આયરિયા આચાર્ય ભગવાન જ્યાં જ્યાં હોય પણ આત્મજ્ઞાન સહિત ના આચાર્યો નહીં આચાર્યો આત્મજ્ઞાન સહિત નથી માટે જ્યાં જ્યાં આત્મજ્ઞાન સહિત હોય એટલે બહુ લાભ થાય બીજું કઈ પૂછવું તારે સારું છે મેં અક્રમ વિજ્ઞાન વાંચ્યું છે કે બાલાશ્રમ સાથે ઇલેક ના કરંટ ચાલતો એવું લાગે છે પાલિકામાં દાદા વર્તમાન તીર્થંકર સ્વામી ને નમસ્કાર કરવું કેમ કે એવું દાદા ભગવાન ઉપાય શું કરવો એટલે કે આ નૌકાર મંત્ર બધાને પહોંચાડવાનો ઉપાય શું કરો નવકાર મંત્ર બધાને પહોંચાડવા માટે ઉપાય શું કરો જાય કોની સાક્ષી કોની સાથે પહોંચાડવા કોની સાક્ષી આપણે